શ્લોક નંબર વન એટીએ શિક્ષાપત્રિ સાધવો યેથતે નૈષિક બ્રહ્મચારી અથ એ સાધવ તેહી તૈય નૈષ્ઠિક બ્રહ્મચારી વત સ્ત્રી સ્ત્રી વર્જમ અહીં અથ શબ્દ પ્રકરણ ભેદ દર્શાવવા માટે આવ્યો છે અને આંતરારયતવ બે આજ્ઞા છે આ શ્લોકની અંદર બે આજ્ઞા છે કે સ્ત્રી વર્જમ અને આંતરારયતવ્ય અહીં શબ્દ પ્રકરણ ભેદ દર્શાવવા માટે આવ્યો છે અત્યાર સુધી બ્રહ્મચારીઓના ધર્મ હું તમો હવે સાધુઓના ધર્મો બતાવીશ સાધુ શબ્દનો અર્થ સામાન્યપણે ભગવાધારી ભગવા વસ્ત્રધારી એવો થાય છે પરંતુ અર્થ શબ્દની પ્રવૃત્તિ નિમિત્ત હોય શાંતિલાલ એટલે એની પ્રવૃત્તિ નિમિત્ત હું એમ આજુબાજુ શાંતિ જાળવી રાખવી પોતાની બીજાની ડખો ન થવા દેવો તો શાંતિલાલ હાચો કે ડખો કરે તોય સાચો એમ સાધુ શબ્દની પ્રવૃત્તિ નિમિત્ત હું એમ પરંતુ મહારાજ એટલા માત્ર માટે સાધુ શબ્દ મહારાજ એ પેલા નથી વાંચવું આપણે પેલા તો ઓલું વાંચવું શિક્ષાપત્રી ભાષ્ય એટલે રઘુવીરજી મહારાજે કરેલું છે અને અર્થ એટલે એની ટીકા છે ભાષ્ય નથી અર્થ દીપિકા સતાનંદ સામે ભાષ્ય છે અર્થદીપિકા ટીકા અને રઘુવીરજી મહારાજે કરેલું છે એ ભાષ્ય છે એટલે એમાં ખાલી અર્થદીપિકા જ આપેલી છે એ અર્થ દીપિકા છે ને એ ગુજરાતી થયેલું છે એ અર્થદીપિકાનું ગુજરાતી અને ભાષ્યનું ગુજરાતી નથી થયું ક્યાંય નથી થયું ખાલી ટીકામાં ખાલી એમ કે રેફરન્સ આપ્યા છે અને ઉહાપોહો બહુ નથી કર્યો આ કેટલું અને ઓલું જે કરવાનું હોય ને ઉહાપોહ કરવાનું હોય એમાં જે શંકા ને સમાધાન શંકા ને સમાધાન એવો બહુ નથી એવું ભાષ્યમાં શંકા સમાધાનની રીતે ગ્રંથ કર્યો છે ભાષ્ય ગ્રંથ એ મહારાજે કર્યો છે અને સતાનંદ સ્વામી ટીકા જ કરી છે ટીકામાં રેફરન્સ આપી દીધા છે કે મહારાજ જે કીધું છે એ બીજા શાસ્ત્રોમાં ક્યાં ક્યાં કીધું છે પછી જાજો ઉહાપોહ નથી કર્યો શંકા સમાધાન શંકા સમાધાન એવું શાસ્ત્રાર્થ નથી ભાષ્ય શિક્ષા પત્રીની રચના છે ગુજરાતી વાંચશો તો ચાલ છે એમાં એમ ટીકા તો આપી જ છે ગુજરાતી મૂળ માત્ર ટીકા તો આપી છે એટલે સતાનંદ સ્વામી શિક્ષા પત્રી રચી હોતી લખી નાખી એટલે તાત્પર્ય શું છે પણ બે થઈને યથાર્થ તાત્પર્ય જણાવી શકાય બોલામાં ખાલી સંદર્ભ ગ્રંથો આપ્યા છે આ અર્થ દીપિકામાં એમ કીધું કે સાધુ બ્રહ્મચારીની માપક સ્ત્રીઓનો અને પુરુષોનો ત્યાગ કરવો તો એવું બીજે ક્યાં ક્યાં કીધું છે ક્યાં ક્યાં ઋષિઓએ કીધું છે અને ક્યાં ક્યાં શાસ્ત્રોમાં સતશાસ્ત્રોમાં ક્યાં ક્યાં રેફરન્સ આવે એવું એવું સંકલન કર્યું છે એટલે મહારાજ જે કહે છે એ શાસ્ત્ર પ્રમાણિત છે અને ભાષ્ય છે એમાં શંકા સમાધાન શંકા સમાધાન આમ નઈ આમ કીધું કેમ કીધું હવે સાધુના જે વિશેષ ધર્મ તે કહીએ છીએ અમારે આશ્રિત મૂળ પાઠની રીતે તો મૂળ સંસ્કૃત વાંચવું જોઈએ પણ સંસ્કૃત માં થોડુંક લાંબુ થાય છે એટલે ગુજરાતી સારું છે અમારે આશ્રિત જે સર્વે સાધુ તેમણે નૈષ્ટિક બ્રહ્મચારીની પેઠે સ્ત્રીઓના દર્શન ત્યાગ કરવો તથા ત્યાગ કરવો અંતઃશત્રુ ક્રોધ લોભ અને માન આદિક તેમને જીતવા હવે પછી નવ શ્લોકમાં સાધુઓના વિશેષ ધર્મ કહે છે હવે અમારા આશ્રિત જે સાધુ નામથી સંબોધાતા ત્યાગીઓ છે તે સૌએ નૈષ્ઠિક બ્રહ્મચારીની જેમ જ સ્ત્રીઓનો અને સ્ત્રીલપટ પુરુષો નો તેને ખ્યાલ પૂર્વક જોવા બોલવા વગેરેનો પ્રસંગ તજી દેવો મૂળમાં આદિશ્દ આદિશ્ધ છે સ્ત્રી આદિ સંઘાદિ સંઘાદિ સ્ત્રી સ્ત્રીનો સ્ત્રી અને સ્ત્રી પુરુષનો સંઘ આદિ ત્યાગ કરવો પછી બ્રહ્મચારી વત લખ્યું છે ને ત્યાગ કરે છે આદિશ્ધ ખરેખર તો બ્રહ્મચારી ના ધર્મ ને લાગુ પડે છે બ્રહ્મચારી ધર્મ એમાં આ મુખ્ય ધર્મ છે બીજા આદિ ધર્મ એમ ધર્મ એટલે તેલા ભ્યંગ ન કરવો આ ન ધારવા તૈલાભ્યંગો ન કર્તવ્યો ન ધાર્યમ ચાયોધમ તથા એ બ્રહ્મચારીઓના ધર્મમાં લખ્યું છે એ હોત ધર્મ બધાએ એટલે બ્રહ્મચારીઓના ધર્મો બધાય એને રાખવા અને ઉપરાંત સાધુઓના ધર્મો આ રાખવા ભિન્નોપ પ્રકરણ અર્થ શબ્દ છે ભિન્ન પ્રકરણમાં ભિન્ન પ્રકરણ હું આમાં કહે છે એ સાધુઓના બ્રહ્મચારીઓના ધર્મ એક હોત તો મારા બે પ્રકરણ પાડત નહીં એટલે સાધુઓના ધર્મો અને બ્રહ્મચારી ના ધર્મ બ્રહ્મચારીઓ સાધુ એ પાડવાના કરવો ન કરવું આયુધ ન ધારવા પાન બીડું ના ખાવું એ બધા રાખવાના હવે વધારાના ધર્મો જે સાધુઓના છે એ કે છે આમ તો બ્રહ્મચારી સાધુ બી બ્રહ્મચારી તો કેવાય અંતર ભાવ થઈ ગયા સાધુ નૈષિક બ્રહ્મચારીઓના ધર્મોમાં સાધુ ધર્મો અંતર ન થયા પૂરા એવો એનો અર્થ એટલે વધારા ના કેવા પડ્યા પણ તોય એમાં થોડોક ફેરફાર કર્યો નૈષિક બ્રહ્મચારીઓને મહારાજે મોટે ભાગે દેવની સેવામાં લઈ લીધા છે એટલે એ બધું એનો ત્યાગ છે એ ઓલો પાર પડી જાય છે પણ મારા જે ત્યાગીઓના ધર્મમાં વધારે વિશેષ કીધું નૈષ્ટિક બ્રહ્મચારીઓના ધર્મ આ એક જ નિષેધ વધારે વધારે કર્યો સ્ત્રીઓનો ત્યાગ એટલે પ્રવૃત્તિ નિમિત્ત આ ગોલાબો આપણે લખ્યું છે પ્રવૃત્તિ નિમિત્ત હું એમ શબ્દનું પ્રવૃત્તિ નિમિત્ત હું સાધુ શબ્દનું પ્રવૃત્તિ નિમિત્ત હું અને સંત શબ્દનું પ્રવૃત્તિ નિમિત્ત આ ત્રણે ભેડા છે તો નોખા વ્યાકરણ નું સૂત્ર હોય તો એક વ્યક્તિને કેનાર હોય દેવા નિર્જરા એ બધા પર્યાય શબ્દ હોય તો એક વ્યક્તિ ને હોય તો પછી એક જ વ્યક્તિને કેનારો હોય તો અલગ અલગ પ્રવૃત્તિ નિમિત્ત બતાવતું ગુણો ને પ્રવૃત્તિ નિમિત્તે એને આ વ્યાકરણ શબ્દ છે કે અલગ અલગ પ્રવૃત્તિ નિમિત્ત બતાવતું હોય દેવતા એટલે દીપતી પ્રવૃત્તિ બતાવતો હોય અને નિર્જરા એટલે એમાં ઘડપણ નથી આવતું એ પ્રવૃત્તિ બતાવતો હોય વીસ નામ હોય તો એના પ્રવૃત્તિ નિમિત્ત વીસ હોય જો એક જ પ્રવૃત્તિ નિમિત્ત હોય તો બીજો શબ્દ કહેવાની જરૂર નહીં સાધુ અને સંત એ બે એકને જ કેનારા છે તો પ્રવૃત્તિ નિમિત્ત અલગ સંત શબ્દ થી કંઈક વિશેષ વસ્તુને બી ફોકસ કરવા માંગે છે અને સાધુ શબ્દ થી સંત શબ્દ થી કહેવાયેલું હોય એ વસ્તુ કરતા બીજી વસ્તુને ફોકસ કરવા માંગે એને કહેવાય પ્રવૃત્તિ નિમિત્ત આપણે સાધુ શું કરવા થયા એમ સાધુ ભાઈ હું કરવા થયા તમે સ્વામીજી હમણાં જ થયા છો એટલે તમને યાદ હોય તો જૂના થયા હોય ભૂલી જાય કે આપણે યાદ હોય તો આપણે પૂછીએ કરવા થયા એને કેવાય સાધુ પ્રવૃત્તિ સાધુ શબ્દ પ્રવૃત્તિ નિમિત્ત કોઈ ભજન કરવા સાધુ થયા એમ કે તો ગ્રહસ્થ હોય તો ભજન ન થાય તો તો એ નિમિત ખોટું થયું પ્રવૃત્તિ નિમિત્ત અસાધારણ નો રવૃતિ નિમિત્ત નો અર્થ એવો છે કે અસાધારણ પ્રવૃત્તિ નિમિત્ત કે જે બીજે કે ભાઈ શું કર્યા કોને કીધું તું એમ કો જગત સામી કીધું છે એટલે થયા એમ તો એ પ્રવૃત્તિ નિમિત્ત એ તો એના ગુણોથી ઓટોમેટિક થાય છે એમાં કે બદલાવું પડે છે બદલાવું કઈ નથી પડતું અને સાધુ થયા એટલે સાધુ શબ્દ પ્રવૃત્તિ નિમિત્ત કહેવાય હું કરવા ને અસાધારણ પ્રવૃતિ નિમિત્ત શું ભગવાન ભગવાન બધા ગ્રહસ્થો ઉપર કુરાજી થાય છે એટલે ખબર નથી પ્રવૃત્તિ નિમિત્ત ખબર નથી કે આપણે સાધુ શું કરવા સાધુ શબ્દ નું પ્રવૃત્તિ નિમિત્ત શું એનું સંશોધન મહારાજે શું માન્યું એમ મહારાજ કોને સાધુ કીધા મારા મતે આ સાધુ એમ એમ સ્વામિનારાયણ ભગવાન પૂછ્યું કે તમારા મતે સાધુ કોણ તો હું કે મારા કે વિષય ના યોગમાં ટાળવું પરમ ભાગવત છે એ તો પછી ની વાત છે મહારાજે સાધુ ને માટે સ્પેશિયલ ધર્મ હું કીધા સાધુ કોને માટે સ્પેશિયલ આખું ગ્રત કર્યો પંચ વર્તમાન છે એ મહારાજે પંચ એ સાધુ નું નિમિત્ત સાધુ પદ નું નિમિત્ત ગુણ સાધુઓ પણ મારા જે ત્રીસ લક્ષણ તો ઠીક છે બ્રહ્મચારી ની કોડે બ્રહ્મચારી હતી તો રાખવાના જ પણ ઉપરાંત આ કીધે એવો લાંબા બધી ચર્ચા કરી છે પેલા હવે અમારા આશ્રિત જે સાધુ નામથી સંબોધાતા ત્યાગીઓ છે તે સૌએ નૈષ્ટિક બ્રહ્મચારીઓની જેમ જ સ્ત્રીઓનો અને સ્ત્રી સ્ત્રી લંપટ પુરુષોનો તેને ખ્યાલપૂર્વક જોવા બોલવા વગેરેનો પ્રસંગ તજી દેવો મૂળમાં આદિશબ્દ છે તેનાથી પોતાને શરીરે તેલ માલિશ ન કરવું કરાવવું વગેરે પણ સમજી લેવું જો તેમ કરવામાં આવે તો અધોગતિ થાય ભાગવત એકાદશમાં દત્તાત્રેયનું કેવું છે કે હે રાજન પાસેથી એવું શિક્ષણ લીધું છે કે તે રૂપમાં કૂદી પડે છે જોઈને તેના જેમ ન કરવાથી અધોગતિ થાય છે એટલે મદદ ન કરવા બંધ ન કરે તો અધોગતિ થાય છે તેમ ન કરે નિષેધ કોને લાગુ પડ્યો છે બ્રહ્મચારીઓના ધર્મ પ્રમાણે ન વર્તેણ નો ત્યાગ ન કરે પછી બ્રહ્મચારીઓ જે નિષેધ કીધા છે એ ન પાડે એટલે નિષેધ છે એ બ્રહ્મચારીઓના ધર્મને ન પાળે તો અધોગતિ થાય છે એકલું તેલ મર્દન નો બંધ કરે તો એની અધોગતિ બંધ થઈ જાય એવું તેમ અજિતેન્દ્રિય મનુષ્ય દેવ માયા જેવી સ્ત્રીને જોઈને તેના હાવભાવમાં લોભાઈ જાય છે મોક્ષથી વંચિત થઈને અધોગતિને પામે છે તે મૂળ મનુષ્ય સ્ત્રી સોનું ઘરેણાં કપડાં આદિ નાશવંત માઈક પદાર્થોમાં ફસાઈ જાય છે ભોગ બુદ્ધિથી તે વિવેકહીન થઈને પતંગિયાની જેમ નષ્ટ થઈ જાય છે વિવેકી ભિક્ષુએ સ્ત્રીની લાકડાની પુતળીને પગથી પણ અડવું નહીં જો તે અડે તો આથણીઓના શરીર સંબંધમાં અસક્ત થયેલા હાથીની જેમ જિદગી જિંદગીભર બંધાઈ જાય છે મેધાપતિથી અને જાબાલ સ્મૃતિમાં પણ કહ્યું છે કે સ્ત્રીની સાથે બોલવું નહીં પહેલાં કોઈ સ્ત્રીને દેખી સ્ત્રીને દેખી હોય તો તેને યાદ પણ ન કરવી સ્ત્રી સંબંધી વાતો ન કરવી અને ચિત્રમાં ઓળખેલી સ્ત્રીને જોવી પણ નહીં અને સ્ત્રીમાં અને ચિત્રમાં આળખેલી સ્ત્રીને જોવી પણ નહીં કોઈ સંહોથી આ ચાર સ્ત્રી સાથેના ભાષણ સ્મરણ કથન અને ચિત્ર દર્શનને કરે તો નિશ્ચિત તેનું ચિત્ત વિકૃત થાય છે અને તે વિકારથી તેનો નાશ વિનાશ થાય છે આઠ આઠ પ્રકારે મોક્ષધર્મ માં તો કહ્યું છે કે સ્ત્રીઓની કથા વાર્તા ન સાંભળવી ભાગવતમાં સૌભ્રી મુનિએ કહ્યું છે કે મુમુક્ષુએ વિષય વિષય નો સંગ ન કરવો એક ક્ષણ જેટલો સમય પણ પોતાની ઇન્દ્રિયોને બહિર્મુખ ન થવા દે એકલો એકાંતમાં રહે સર્વ શક્તિમાન પરમાત્મામાં પોતાના મનને જોડી રાખે જો સંસર્ગ રાખવાની ઈચ્છા થાય તો ભગવાનના અનન્ય પ્રેમી સાધુનો સાધુ પુરુષોનો જ રાખે તે સાધુઓ ભગવાને ગીતામાં કહ્યું છે કે કામ ક્રોધ અને લોભ ત્રણ નરક ત્રણ પ્રકારના નરક દ્વાર છે તે આત્મ સ્વરૂપનો નાશ કરનારા છે અર્થાત આત્માની અધોગતિ કરનારા છે માટે તે ત્રણેયમાં અધ્યાયમાં આવે છે માટે તે ત્રણેય ત્યાગ કરી દેવો જોઈએ કામને વિશેષપણે જીતવાનું કહે છે કામ વિશેષપણે જીતવાનું એ ત્રીજા અધ્યાય અથ કે ન પ્રયુક્તો પાપરતી પુરુષ બલાત ઈવ નિયો પાપ કરવા કોઈ ઈચ્છતા નથી તો પણ પાપ થાય છે તો કોણ એને કરાવે તો ભગવાન એવું કીધું કામ એશ ક્રોધ એશો રજો ગુણસમોદભવ મહાપાપમાં મહાશનો વિધ્યેનમી હૈરીણ એને તમે પછી ભગવાને એમાંથી તૈણ માંથી બે લીધા અને પછી એમાંથી એક ને નિયંતવ્ય કીધો કે જહિશત્રુ મહાવહો કામરૂપમ દુરાસ એમાં ક્રોધ ને ન લેતો એટલે એનું તાત્પર્ય એ થયું કે સૌથી નિયંતવ્ય વિભાગમાં કામ વધારે છે એનું વધારે નિયમન કરવું એવું શાસ્ત્ર નું તાત્પર્ય એટલે મહારાજે પંચવર્તમાનમાં મોટે ભાગે પહેલા એને લીધો છે વધારે નિષ્કુળાંત સ્વામીએ જ્યાં જ્યાં નિરૂપણ કર્યું ને એને પહેલો લીધો મહારાજે જ્યાં જ્યાં નિરૂપણ કર્યું ને લોભને પહેલો લીધો છે લોભની વિશાળતા છે એને કામની ઊંડાઈ છે આ ઝાડવા છે ને એમાં બે પ્રકારના હોય હાગ હોય ને એ જેટલા ઊંચા જાય એટલા ગાંજા મૂળ હેઠા જાય અને જેટલા ફેલાય એટલા ડાયળું ફેલાય એટલા એને મૂળિયા ચારે બાજુ ફેલાય જો ડાયળું વધારે ફેલાય તો એને મૂળિયા ચારે બાજુ ફેલાય અને ઊંચા બહુ જાય તો ગાંજામોળ હેઠા જાય જમીનમાં બેલેન્સ કરવું પડે એને બેલેન્સ કરવું પડે મૂળિયા હેઠા જાય ને જો ડાયળું બહુ ફેલાવવા મળે તો ભાંગી જાય ઝાડુ એટલે પકડી રાખવા માટે બે માટે એટલે કામની ને લોભની બેની દ્રષ્ટિ ફેરથી મહારાજે પ્રાધાન્ય આપ્યું છે નિષ્કુળાંત સ્વામીએ જે વર્તમાન નિરૂપણ કર્યું છે ને કામને વધારે અને શાસ્ત્રમાં હોય એને વધારે નિયંતવ્ય તરીકે પહેલો ગણવા કામ અને ક્રોધ રજોગુણથી ઉપજાય છે તે ભોગોથી ક્યારેય તૃપ્ત થતા નથી તે ઘણા પાપી છે તેને તું પોતાના શત્રુ જાણ જે રીતે ધુમાડાથી આગ અને મેલથી દર્પણ ઢંકાઈ જાય છે જેમ ગર્ભ ઓરથી ઢંકાયેલો રહે છે તેમ કામદોષના દ્વારા જ્ઞાન ઢંકાયેલું રહે છે હે અર્જુન અગ્નિની જેમ કામ ક્યારેય તૃપ્ત થતો નથી તે આ જીવને મોપ મા જહી શત્રો મહાબો કામ રૂપમ દુરાજુ પેલા તેનું ઠેકાણું જોઈએ તો ઇન્દ્રિયાની મનો બુદ્ધિ રસ્યાધિષ્ઠા નમુ્યુ અહંકાર મન બુદ્ધિ અહંકાર એમાં એટલે વિષયો બે પ્રકારના કીધા છે એક તો બાહ્ય વિષયો અને બીજા આંતર વિષયો બાહ્ય વિષયો હોય એના એ બરાબર ઘાટા થઈ જાય એટલે એ અહંકારિક રૂપ ધારણ કરે હું આવો હું આવો એમથી એટલે એને અહંકારિક વિષયો એ એક કામના થી પેદા થયેલા છે પછી જ્ઞાન અને વિજ્ઞાન નો નાશ કરનારા મહાન પાપી કામ નો વિનાશ કર સ્થુલ શરીર થી ઇન્દ્રિયો પર શ્રેષ્ઠ છે ઇન્દ્રિયો પછી જ્ઞાન અને વિજ્ઞાન નો નાશ કરનારા મહાન પાપી કામ નો વિનાશ કર સ્થુલ શરીર ઇન્દ્રિયો પર શ્રેષ્ઠ છે ઇન્દ્રિયોથી પર મન છે મન પર मन थी की पर बुद्धि पर आत्मा है आ रीते पर सूक्ष्म बलवा आत्मा समझी बुद्धि द्वारा मन ने वश कर हे महाबाहो तू कामूप दुर्जय शत्रु विनाश कर इंद्रिया परम मन मनसस्तु बा बुद्धि આત્મા શબ્દ શા માટે નો લેવો ઉપનિષદો આત્મા શબ્દ લીધો છે ઉપનિષદો અર્થ નું મંત્ર આવે છે એવું લીધું છે તો અહીંયા આત્મા શબ્દ કેમ નો લેવો પ્રકરણ કામ ન આવે છે નિયંતવ્ય વિભાગ છે જહી શત્રુ મહાબાહો આત્મના આત્માન સંસ્તભ્ય જહી શત્રુ મહાબાહો કામરૂપમ દુરાસદમ આત્મના આત્માન સંસ્તભ્ય એટલે દ્વિતીયાંત આત્મા શબ્દ છે મન અને તૃતીયાંત આત્મા શબ્દ છે જો નિયંતવ્ય હોય બધાય અહીંયા એમ કે નિયંતવ્ય કીધું છે નિયંતવ્ય પ્રકરણ છે આ શત્રુઓનું તો નિયમન કર ઇન્દ્રિયોનું નિયમન કર મનનું નિયમન કર પેલા તો દેહનું નિયમન કર પછી ઇન્દ્રિયોનું નિયમન કર પછી મનનું નિયમન કર પછી બુદ્ધિનું નિયમન કર અને પછી આત્માનું નિયમન કર એવું ઘટે એમ આત્મા નું નિયમન કરે એવું ભગવાન તો નિયમન કરનારો કોણ પછી એનું બધાનું આત્માનું હોત નિયમન કરે કોણ એટલે આત્માના આત્માન સંતભ્ય જહિશત્રુ મહાબાહો કામરૂપ એટલે ભગવાન તૃતીયા વિભક્તિ મૂકી છે એટલે નિયંતવ્ય કક્ષામાં આત્મા નથી નિયંતવ્ય કક્ષામાં એટલે આત્મા શબ્દ એનો લેવો બરાબર ઠીક નહીં એવું રામાનુજાચાર્ય કીધું છે અને બરાબર છે પ્રકરણ બે ભલે ઉપનિષદમાં જે મંત્ર છે અને આ મંત્ર છે એ ભલે બે હરખા જ છે एक फेरफारे प्रकरण होता है काम झीणी एट बुद्धि दूर करती सत्संग दूर कर પોતાની બુિ દૂર કરવા જાય તો થઈ શકતી નથી કેટલું સરસ ભગવાને આ પ્રકરણ લખ્યું છે અને મહારાજ આ સાધુઓના પ્રકરણ પોતાની બુદ્ધિ થી કરી શકે કોક ની ઉપયોગ કરે તો કરી શકે સત્સંગ ની ઉપયોગ કરી શકે તો મનાય નહી તો ન મનાય નગર બુદ્ધિમાં નો મનાય નહી તો એનો એની લડાઈ કેમ કરી શકે જહી શત્રુ મહાબાહો કામરૂપરાગવા એટલે આત્મના આત્મા આત્માના સંસ્તભ્ય કામરૂપ જહી શત્રુ મહાબાહો એનું એનો તું નાશ કરે એટલે અહીંયા બુસ્તુ સહ એટલે એ લેવાનો નથી એટલા માટે કારણ કે આયા નિયંતવ્ય પ્રકરણ હાલે છે કે તારે આનું પેલા નિયંત્રણ કરવાનું પેલા દેહ કરવાનું પછી ઇન્દ્રિયોનું કરવાનું પછી મન કરવાનું બુદ્ધિ કરવાનું અને એનાથી પર બેઠેલો જુદા જુદા રૂપે બેઠેલો છે ઇન્દ્રિયા રસિયાધિષ્ઠાન શ્લોક હું આવ્યો ઇન્દ્રિયા પર આગળ આમાં આવી ગયું આમાં જ અને એમાં ભગવાન નો નિવાસ કરાવવાનો છે અને એ સાધુ નું પ્રયોજન છે સાધુ શબ્દ ની પ્રવૃત્તિ નું નિમિત્ત છે સાધુ શબ્દની પ્રવૃત્તિનું નિમિત્ત છે ભજન બીજા બધા પ્રવૃત્તિ ન થઈ શકે એમ બીજા આશ્રમમાં એ નથી થઈ શકતું ગ્રહસ્થમાં ભજન થાય ભગવાન રાજી થાય એવું પ્રવૃત્તિ કરીએ કે કલ્યાણકારી પ્રવૃત્તિ કરીએ કે પણ આશ્રમ એવો છે કે આના મૂળ નો ખોદી અંતર શત્રુ નું શું કરાવવું એ મહારાજે સાધુઓનું સાધુ શબ્દ પ્રવૃત્તિ નિમિત્ત માન્યું અને એટલા માટે સાધુઓને સ્પેશિયલ પાંચ વર્તમાન આય પાંચ વર્તમાન એ બીજું પાંચ વર્તમાન બીજું કાય છે નહીં અંતરશત્રુ નું કરવા માટેના જ નિમિત આ બધા ઓગણ ચાલીસ એટલે કે ત્રીસ કે ચોસઠ લક્ષણો છે એ સેકન્ડ નિમિત્ત પ્રથમ નિમિત્ત આ છે મારા જેવું માન્યું પ્રથમ નિમિત્ત કલ્યાણ પ્રવૃત્તિને માને એવું માન્યું છે પાંચ વર્તમાન સાધુ ના પર્યાય સાધુ કોને કહેવા તો પાંચ વર્તમાન પાળે એને એવું મહારાજે સંપ્રદાય પ્રવર્તન કરે શાસ્ત્ર માં આને કલ્યાણ પ્રવૃત્તિને પ્રવર્તન કીધું પ્રવૃત્તિ નિમિત્ત માન્યું તો મહારાજે કેમ ન માન્યું ભાષ્યનો વિષય છે આ અર્થદીપિકાનો વિષય નથી એટલે એટલે ભાષ્યમાં લખ્યું છે ભાષ્ય લખાણું એ એવું આવી પ્રવૃત્તિ કરવા માટે મહારાજા આને કેમ ના માન્યું પ્રથમ આનાથી શૂન્ય હોય તો કલ્યાણ પ્રવૃત્તિ કલ્યાણ પ્રવૃતિ રહેતી નથી પ્રવૃત્તિ નો ઉદભાવક કોણ બે કોણ દોષવા કોણ મજબૂત દોષા પ્રવૃત્તિ હેતવા પછી કલ્યાણ હોય કે ઓલી હોય કલ્યાણ પ્રવૃત્તિનો હેતક ઉદભાવક છે દોષો છે એટલા ગુણો નથી અને જો એની પ્રવૃત્તિ દોષ સમય અને પ્રવૃત્તિ ચાલુ રહે તો એની પ્રવૃત્તિ કલ્યાણ પ્રવૃત્તિ થઈ એટલે કલ્યાણ પ્રવૃત્તિ ત્યારે જ કહેવાય કે એ દોષ રહિત હોય તો દોષ રહિત હોય તો દોષ રહિત ન હોય દોષ સહિત હોય તો એ કલ્યાણ કરનારી ન થાય એટલે તમને એમ કે ભાઈ તમે સાધુ શું કરા ત્યા સાત્રાલય કે ગુરુકુળ અકાવવા કે ભંડાર અકાવવા કે ઇલેક્ટ્રિક અકાવવા શું કરવા સાધુ સાબિત બસ હું કહો સાધુ કરવા મત સાધુ તમે તમારા સાધુ કોને માન્યા છે અર્જુને એવો પ્રશ્ન પૂછ્યો છે તમારા મતે સાધુ છે એટલે એનો અર્થ ઓછ્યો કે તમારા સાધુ કોને માન્યા શ્રીજી મહારાજે પોતાના સાધુ કોને માન્યા છે મહારાજ ના આશ્રિત તો ત્યારે થાય કે મહારાજે કીધું ઈ પ્રમાણે પેલા કરે અને પછી ઓલું બધું કરે મહારાજે કીધું હોય ઈ પ્રમાણે પેલું કરે તો એનો કેવાય નઈ તો એનો કેવાય નકારો છે એવું કઈ નથી પણ સ્વામિનારાયણ નો સાધુ તો આ મારા પ્રવૃત્તિ નિમિત્તે કીધું કે અને એ પંચ વર્તમાન એટલે साधुनी अंतरशत्रु साधु सातरारय तो के महाराज पेली आज्ञा हूँ साधु ने करी ब्रह्मचारी मैं સાધુ ને આ કરે જેવ્યાર તમારે સાધુ થયા છો એટલે પાંચ વર્તમાન પાળજો જેતવ્ય ચાંતર રહ્યા એનો અર્થ એ છે અંતર શત્રુને જીતવા અંતર શત્રુને જીતવા કેમ તમારે કીધું કે પછી કલ્યાણ પ્રવૃત્તિ કરજો કે હારી પ્રવૃત્તિ કરજો એ સંતનું નિમિત્ત છે ત્રીસ લક્ષણ કરજો કલ્યાણ પ્રવૃત્તિ કેવડી કરવી એ મોટી કેવડીક કરવી 2 લક્ષણ ની ત્રીસ લક્ષણ ની પાંચ લક્ષણની બત્રી લક્ષણ ની અપ લક્ષણ ની કેટલી એમ પ્રવૃત્તિ કલ્યાણ પ્રવૃત્તિ કે કલ્યાણ પ્રવૃત્તિનું નિમિત્ત છે ત્રીસ લક્ષણો એને ક્રાઈટેરિયા કરી દીધો કલ્યાણ પ્રવૃત્તિ ક્યાં કરવી અમે તો સારી પ્રવૃત્તિ તરવાર હમણવી તો ક્યાં આમાં આકાશમાં જ રાખવી મહારાજે સાધુ શબ્દ નું પ્રવૃત્તિ કીધું મુક્તા એટલે મહારાજ મહારાજ ની શાસ્ત્ર મહારાજે કીધું કે શાસ્ત્ર માં ક્યાંક નિષ્ફળ ક્યાંક હોય ને ક્યાંક નું ઊંડા રહ્યો છે અણશોધેલા રહી ગયા હોય એટલે એનો અર્થ એવો નથી કે શાસ્ત્ર માં નતા પડ્યા પણ ક્યાંક હોય ને ક્યાંક ન હોય અને એ જ મહારાજની સર્વોપરી પ્રવૃત્તિ છે કે મહારાજ એવા ઊંડા રહસ્યો લેવા છે ક્યાંક હોય ને ક્યાંક નો હોય એટલે મહારાજ ની બીજો કોઈ ન આવીને મહારાજ મહારાજ છે એ શાસ્ત્ર પ્રમાણે સર્વોપરી છે એ શાસ્ત્ર પ્રમાણે કે શાસ્ત્ર થી મૂકી ને એમ શું કે સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન છે એ શાસ્ત્ર પ્રમાણે શાસ્ત્ર ને મૂકી ને કઈક જોવા જવાબ દો શાસ્ત્ર પ્રમાણે કે શાસ્ત્ર ભગવાન કઈ ભાઈનું નામ ભાગવત છે રામાયણ માં ક્યાં છે તો શાસ્ત્ર પ્રમાણે ક્યારે નથી પ્રવર્ત એવા પ્રવર્તા એટલે આ શાસ્ત્ર માં નામ દીધું હોય એ શાસ્ત્ર પ્રમાણ કેવાય કઈ શાસ્ત્ર ની પ્રવૃત્તિ ના પ્રમાણ શાસ્ત્રમાં એવા રહસ્યો રહસ્યમય શાસ્ત્રોના જે રહસ્યો છે અવૈદિકતા નો અર્થ હું નિષિદ્ધ ન હોય વેદ નિષિદ્ધ ન હોય અને વેદમાં જે પીડ્યું છે એને પ્રવર્તક કોણ એમ પ્રવર્તક વધારે નિષ્ફળ સ્વામી કેવું પડ્યું કે ક્યાંક હોય ને ક્યાંક ન હોય શાસ્ત્રમાં કોઈક જગ્યાએ મળે ને કોઈ જગ્યાએ ન મળે શાસ્ત્રમાં નથી એવું તો નથી પણ એને પ્રવર્તક દુર્લભ એમ એનો યોજક છે એ દુર્લભ છે પ્રવર્તક છે એ દુર્લભ છે પ્રવર્તક કોણ બતાવો એવો કોઈ માટે હે અર્જુન પેલા તું ઇન્દ્રિયોને વશ કર પછી જ્ઞાન અને વિજ્ઞાનનો નાશ કરનારા મહાન પાપી કામનો વિનાશ કરિયોથી પર મન છે બુદ્ધિ છે અને બુદ્ધિથી પણ અત્યંત પર આત્મા છે આ રીતે બુદ્ધિથી પર સૂક્ષ્મ બળવાન અને શ્રેષ્ઠ આત્માને માની સમજીને અને બુદ્ધિ દ્વારા મનને વશ કરીને એ મહાબાહો મારા આ ઉપદેશના વચનો સાંભળીને કલ્યાણના વિરોધી આ ક્રોધને શાંત કરો તમારું મંગળ થાવો ક્રોધી માણસથી સૌને ભય લાગે છે મહારાજે એટલે ક્રોધ પણ શાંત કરવા જેવો છે બુદ્ધિમાન મનુષ્ય પોતાની અને બીજાને નિર્ભર મહારાજે ક્રોધ કેમ નો લીધો પંચ વર્તમાનમાં કામ કામ નો અનુચર છે જે બુદ્ધિમાન મનુષ્ય પોતાને અને બીજાને નિર્ભય કરવા ચાતો હોય તેને ક્રોધ ને વશ થવું જોઈએ નહીં ભૂખ અને તરસ મટી ગયા પછી ખાવાની કામના શાંત થઈ જાય છે ક્રોધ પણ પોતાનું કાર્ય કરીને સમી જાય છે પણ મનુષ્ય અનેક વિષયોના જ્ઞાતા શંકાઓનું સમાધાન કરીને ચિત્તમાં શાસ્ત્રોક્ત અર્થ બેસાડી દેનારા સભાપતિ જેવા મોટા મોટા વિદ્વાનો પણ અસંતોષને લીધે અધગોતીને પામે છે ધન અને ભોગનો અસંતોષ જ આ જીવને સંસારમાં ભટકણનું કારણ બને છે પણ અનાયાસે જે મળે તેનાથી જો સંતોષ થઈ જાય તો તે સંતોષ મોક્ષનું કારણ બને છે જેમ થોડો એવો કોઢ મનુષ્યના સૌંદર્યનો નાશ કરી દે છે તેમ થોડો એવો પણ લોભ યશસ્વીના યશ ઉપર ને ગુણવાન મનુષ્યના પ્રશંસનીય ગુણો ઉપર પાણી ફેરવી દે છે લોભ સમગ્ર પાપોનું મૂળ છે એટલા માટે જ મહાભારતમાં તેનું વિસ્તૃત વિવેચન કર્યું છે નારજીએ ભાગવતમાં સંકલ્પોને તજી દઈ કામને જીતવો કામ કામ ક્રોધ કામ આપે ક્રોધનો ક્રોધને આમ જીતવો કામ યે યુધિષ્ઠિર સંકલ્પોને તજી દઈને કામને જીતવો કામનાઓને તજી દઈને ક્રોધને જીતવો ધનમાં અનર્થ સમજી લોભને જીતવો તાત્વિક વિચારથી ભયને તજી દેવો અધ્યાત્મવિદ્યાથી શોક અને મોહને જીતવા સત્સંગથી દંભને તજવો મૌન રાખીને યોગના વિઘ્ન નિવારવા અને શરીર તથા પ્રાણાદિને નિષ્ક્રિય કરીને હિંસા ઉપર વિજય મેળવવો જોઈએ સાધુઓના ધર્મો છે કેટલા સરસ મારા જે શિક્ષા પત્રી માં લખ્યા છે રાખશો સ્વામી મહારાજ જય